कृष्ण भगवान गीता बहुजन वाध्या એકાદમાં શું કેવા માંગશે જ્ઞાન હતું અર્જુન પછી આ કુરાન આ મુસ્લિમ કુરાન તે કઈ ખેતી વસ્તુ છે પેટ સુધી વર્તું શકે વાંચો તો વાંચો અમારો દે તમે શું કાયદો આપવા નથી વાંચો તો એનો અર્થ નહીં પણ મારું કહેવાનું એટલું થતી શકો કે એ મુસ્લિમો ને જરૂર છે તમારે ધર્મ ને તમારા પણ એવું છું કેટલું નથી બાંગલ ને ખોટું નથી ઘણા લોકો અટકાવી રાખ્યા છે કુરાને ઘણા લોકો ને અટકાવી રાખ્યા છે એવા બીજા બધા ધર્મો બધા ને અટકાવી રાખ્યા છે પછી हाँ बुद्ध भगवान नाच करता है ना। सीधा बात है सिद्धांत ऊँचो शुभ એટલે બુદ્ધ નું વેદાંત ને તમે ખોટું ના કહી શકો છતાં કૃષ્ણ ભગવાન કહ્યું પડ્યું કે વેદાંત્રિકોણ આસ્પક્ષ છે માતાજી ત્રિકોણ આસ્પદ છે એટલે શું રજને તમો જૈના ઘણા લોકો ભગવાન નું શાસ્ત્ર તન સાથે છે છે બાપો છોકરો એનો બાપ એનો દાદો એનો વરદાદો બધા જંગલી લોકો શા માટે અંદા છે ફર્સ્ટ સ્ટેન્ડર્ડ સેકન્ડ સાચા બધા છે સરખા નથી હું આ સરખા કે લોકો નું મગજ ખરાબ કરીને ખે ચોખી નીકળે ખબર ડખલ નઈ કોઈ જાત પૈસા ની કશું એ માણસ નું ખોટું ના એ જીવન કેવું જીવે છે તમે જુઓ તો થઈ જાય પચાસ સત્તાવીસ ના પછાત થતા બેટા પર માણસ પીક છે મને બેટા પાડ જ છે ને પાંચ પાંચ પાંચ જણ છે અહિયાં તૈયાર હોય કેવું છે અને ત્યાં હિન્દુસ્તાન ના કેટલા માણસો ને જે હશે કે નિરંતર દાદા યાદ રે છે રક્ષા કાયમ દોડે દોડે વાતો થઈ તો બધું કરે દોડે દિવસે રાત્રે દઈડા મારે કે તમે પડતા અમને દેખાડો ક્યાં કે વાવડી વાત કરી ના દેખાડે તમે મોટા માણસ છે ખરાબ દેખાય ગયો દેખાડો મોટા મને ક્યાં દેખાડ્યો કે છે એટલે એમના ટીચર ભાઈ બોલાયા પછી મને કયા દેખાડ્યો એટલે પછી શું કર્યું આમ લઈ આવો એને ફટ ફટ મને હવું જોઈએ શું કરું હમણાં કઈ કુલ જાગી ત્યાં નીકળી ગઈ વાત બધું પછી મારી આગળ શું કરે બધા આ ગરબા ગા આ ગરબા બરબો બરબો ભએ અરે ટાગ લો સેન્સર સંતલ येते ની ગુરુપુણી માં ગુરુપુણી માં ના ફેર તો ગોળો ગોળો બગી બગી ડિઝની લેન પર ગોળો ઘરે ગોળે મેનવા છે કેતો મારો તો આવું જોયું ને આવું પ્રેમ પ્રેમ ને આવો આનંદ જોયેલો એકા કારમ હતું બીજું કશું કયો હોય નઈ લિફ્ટમાં જવાનું બીજું કઈ નઈ તમારે તમારે કરવાનું બીજું ના હોય બધું અમારે કરવાનું કરવાનું મારે તમારે આગ મારી આગ ના પછી આ જ્ઞાન લીધા ખુદ ખુદ માં આવી જાવ ચિંતા તો થાય જ નઈ સંસાર સરસ ચાલે કોઈ ચીજ ના પછી બજાર બજે હા દાદા કલ્યાણ માટે નીકળેલા હતા બધા અને બધે છે એને જગત કલ્યાણ માટે છે એ દર ચાર દસ ચાર લાખ રૂપિયા દર લાખ રૂપિયા નાખે છે આ જગત પેલા પુસ્તકો પછી બીજો છપ્યો ત્રીજો છપ્યો ચોથો પાંચમો છઠ્ઠો આઠમો હાથ છપી ગયા આઠમો લોકો અને પછી દસ અગિયાર બાર તેર ને સૌ ચૌદ છપાવાના એમાં તમામ શાસ્ત્રો આવી જાય અને શાસ્ત્રો કરતા ઊંચું જ્ઞાન શાસ્ત્રો વિરોધાભાસઠ્યું છે એને માટે શું થાય છે કે આ પુસ્તકો ફ્રી અને જે સુરત નું જ્ઞાન થયેલું ની કોનું બંધાય છે તે દોઢ લાખ ની ઉંમર ના છે એનાથી સવા લાખ એનું એમનું નામ સ્વામી જઈ શકીએ કશું જઈ શકે નહીં ત્યાં આગળ પોતે છે મારે કનેક્શન છે શું છે એટલે અહીંયા આગળ આ એક દિવાસ એમનું અને જોડે અહીં કૃષ્ણ ભગવાન નો ડેરાશર જબરદસ્ત અને પેલી બાજુ શિવનું ડેરા છે એવું ત્રણ ડેરાશન નું સંકુલ છે આખું તે બાંધવાનું હતું તેની ખેંચા ખેંચ ચાલી અમદાવાદ આવે છે અમે જમીન આપીએ ને બધું ફ્રી ઓફ કોસ્ટ આપીએ તે જમીન લગભગ પંદર થી વીસ લાખ રૂપિયા ની તો પણ સુરત વા શું કે છે કે અમારી ભૂમિકામાં થયું છે જ્ઞાન ઓછાવા સદન હાઈવે સુરત થી હાઈવે આવે ને તે હાઈવે ઉપર પેલું કયું ગામ છે જે અખંડ મનોવચન કયા શું અને તે લોકો પ્રિચિંગ કરવાની કરવાના એ લોકો કૃષ્ણ ભગવાન ના પિતાં છે એ લોકો કલાક મારજુ આખું ગામ તૈયાર કારણ કે હવે સાચું માગે છે હવે હવે નથી માગતા કચરો બધો સમજતા થઈ ગયા સમજો થાય નઈ ત્યાં ડેવલપ થાય નઈ ના ચાર કચરો માલ કરો વૈજ્ઞાનિક થઈ ગયા લોકો ના વૈજ્ઞાનિક કયા દેશના આજે દેશના પ્રજા એક એક માણસો મારા હાથે કેળવાય એક છોકરું આખા આખા આ દુનિયા ને હાલ આવે શું એ છોકરાઓ તૈયાર કરવા મોટા માણસો તૈયાર થાય કે નાના છોકરા ની વાત કરી કે નાનો છોકરો તૈયાર થાય કે નઈ અમારા જેવા મોટા થાય કે નઈ તૈયાર વાંક મળ્યો હોય પડે પછી મોટો મનો થઈ ગયેલો થયું બાજી ગયું હોય ત્યારે એટલે વાત સમજ વાત અને આ તો જગત કલ્યાણ માટે છે શું કહ્યું આમાં આ સંઘ એવો છે કે આ સંઘમાં તો આ એના સંઘ ના એ છે તે સંપતિ છે પછી અમદાવાદ મુંબઈ ના છે એમ સંઘપતિ અમુક અમુક એમના ડિઝનનું કામ કરી દેવાનું પણ કોઈ માણસ ને ચાર પોતાનો ખર્ચો અમા સંઘમાં નહીં નાખવાનો ઉડતો સંઘમાં આપવાના બધાને મારે આ પોતાના ઘરના પૈસાના કપડા વપડા પ્લેનમાં ભરીએ દેશમાં ઘરના પૈસા સંઘ ના પૈસા ને ઘરના માટે સમજ ને એટલે એ ચોખ્ખો એ ચોખ્ખો સંખ્યા હોય ને બિલકુલ એવો તો પ્યોર હોય ને આ કાળમાં તો આવો પ્યોર તો હોય જ નઈ સંઘ સંઘ એટલે ચાલીસ હજાર મારા નાનું આવો પ્યોર હોય શકે નઈ એને કારણ કે ઓછો તૂટી જવાનો હજુ ડેવલપ નહિ થયેલો લોકો મને કે છે આપડા લોકો વધારે દુખી છે આ લોકો સુખી કેમ છે એવું પ્રશ્ન ઉભે ને આ લોકો આપડા લોકો તો વધારે સુખી લાગે ને એમને મળી આવે છે વધારે સારું થાય નહી શું કારણ છે કઈ ચિંતા કરતા નથી ચિંતા રશ્મિકાંત ચિંતા થઈ કે બાબા ને એ જવાબ ના હોય રશ્મિકાંત ચિંતા થઈ બાબાને રશ્મિકાંત ને થાય બાબા ના થાય બાબુ મોટો થાય તો અમને હશે મારી બાબી આવે ને હા મને ક્યાંથી કાયર નહી રાખો અને મને હું છે તે માથું બોલાવી નાખી ના ધ્યાન માં પોતે દુઃખી થઈશ કરું મહિનો મહિનો બીજા દુખ ના મારે શું ના ખરે શાંતિ થવા મરે આપડા પડી ગયા શાંતિ થઈ જાય સમજ ને ત્યાં બધા ઘુસી ગયા આપડા લોકો પૈસા એ પ્રાણાયામ કર્યા કરાય તે કરે કૃષ્ણ ની મૂર્તિ હોવ દેખાડી ધોતિયા કરો આવો ને શું ક્યાં વિચારણ કરો એનો ધર્મ ચૂકો છો પોતપોતાના ધર્મમાં જ રહેવા દેવો જોઈએ મારે શું કરુખી થાય તો મારી પાસે આવે હું શું કરું આ તમારી પાસે આવે એ બધા દુખિયા આવે સુખી આવવાના તો પછી એના દુઃખ પાછ હું લઈને હું લેલું પડેલું કે હાલ ને હું તો એસી રીતે તારે દુઃખી હોય તો આવજે સુ તમારી પાસે સુખ હોય એટલે તમે આપી શકો તમે સુખી છો એટલે આપી શકો એમ હા અભા દીવાનું ઓળખ ફોન કરીએ કરી દે કરી બધા દેવ અમારે કશું નાખે અમ મારે પોતાનું કશું ના કામ કરો चमत्कार विरोधी था जी તે લોકો કહે છે દાદા તમે ચમત્કાર ચમત્કાર માણસ કરી શકે નહીં સંદાસ હું કઉ સંદાસ એટલે બઉ થઈ ગયું એ ચમત્કાર હોતો નથી મોટા ચમત્કાર વાળાસવાની શક્તિ નહીં સારું નથી આવતી નહી કૃષ્ણ ભગવાન નથી માહિતી નથી મહે નથી ઉતાર અટક છે ત્યારે ખબર થઈ ગયા ચમત્કાર કરવા નીકળ્યા આ લોકો ને લાલ તું લોકો દિલીપ એ ખબર કાગલ કાગળ ટુકડો પાછા તમે હવે કહ્યું ચમત્કાર કરું છું છે જે તમે વિજ્ઞાન ના જાણતા જે વિજ્ઞાન તમે જાણતા હું શું છું આ વિજ્ઞાન આવ્યું છે એટલે પછી બે એક જણ હું અઠ્યા હતો તમે કરી બધા એલું સર્કલ માં મેં કહ્યું તમે બધિયા કાઢી આપડે દસ હજાર છે બહુ ચીજ આવે બહુ અટયા તેરા દસ રૂપિયા બૌ ચીજો આવે તમે કારણ કે એને વર્ષણ કેટલા છે બધું સસ્તું હતું તે દાખલી પણ મેં કરી પછી ભૂખી જ એટલે એમને કહ્યું કે આ મંત્ર કર્યા મુરખ બનાવે છે બધા એક લંકા લંકામાં એક એને કહ્યું કે હિન્દુસ્તાન માં કોઈ પણ ભાવો છે એ કર્યા તો મને લાગ્યું ઇનામ આપવામાં કોઈ ભાવો ગયો નહિ જેમ જાય પછી એક ચમત્કાર રહ્યા એમના ગામના છે તો આપડે ફોલોઅર છે એકતા એને કહ્યું પેલા શું કર્યું પેલો ફોર હતો ને એના શું કર્યું એની પર ચમત્કાર કરાવ્યા એક ચમત્કાર કર્યા ને અને પછી કે છે ના લેવા દઉં છું છું કે પછી પછી મેં કહ્યું ચમત્કાર કરો છો હું જાણું છું માનતો નથી પણ તું શું ચમત્કાર કરું છે મન તો બતાય કઈ બતાય એ પછી એને એક સિક્કો આપ્યો સિક્કો આત્મહાલવા માટે દસ પૈસા રહ્યો નથી અને પકડી રાખ્યો તો પછી હવે શું કર્યું દિવાળી ગઈ મંત્રિક છોડી ગયો આથી તમે કેમ છોડી દીધો ત્યાં બહુ ગરમ થઈ ગયો પછી મેં મેં કહ્યું શું ચમત્કાર મને કે બધું ખાઈ ગયા છે ધર્મ લોકો ને મારે કોઈ ધર્મ ભગવો નથી ભગવો નથી પણ આ લોકો આવું ના હોવું જોઈએ એક તો લોકો લીખ્યા છે એના ઉપરથી બીજા સુખ થવા માટે આવે છે એને શું કા ખાડા નાખો એ ખાડા સમજાય છે એની જવાબ જેમ છે એમ બોલવું પડે જેમ કરેક્ટ છે મેં જેટલું જોયું ને એટલું ના જોયું હોય એટલું બાકી થોડું થોડું ચાર ડિગ્રી એમાં હું ચાલે આવું કરે દાદા ભગવાન જે ગાયો તે તમે ગો તો તમને દાદા બગા મળી થાય મારા દાદા ભગવાન ભક્તિ થાય અને આ જયારે જ્ઞાન આપ્યું અને બીજું એ કે જેને શું થાય મુંબઈ માં લોકો ને સંડા આપડે આપડે બધું મોટું જોઈએ ના ખબર પડે નથી કરી આપડે ખાલી સમજવાનું ક્યાં છે ख छात्रा ने समझे जगह पर दादाजी ना ज्ञान पाया पीछे पुरुषार्थ छूटू ना पड़े दादाजी ना ज्ञान पम्या पी आप पुरुषार्थ म रही तो मु ना छूट ओग्रह ओ कर બધું થઈ ગયું છે તમે સારો રસા એવું નહીં થાય ને કોઈ દિવસ करते हैं और निकलने का भी नहीं था जैसे ने तो ये है ना तो ये आ जाएगा तो मैं बता दूंगा और कुछ नहीं है मतलब मोटर में आवेगा ना किया तो मैं एम टाइप पे आ जाएगा और मोटर मोटर और छाव के बच्चे को टाइम पे साफ करना पड़ता है तो જગત માં બેઠા છીએ તો જગત નું જ્ઞાન થોડું થોડું નહીં જોઈએ જન્મ આપી દીધો આપડે જે જન્મ લીધો છે તો જગત નું જ્ઞાન થોડું થોડું ના જોઈએ જગત નું જ્ઞાન તો જયારે જરૂર પડે ને ત્યારે ભૂલી ગયા જરૂર પડે ને આ દુનિયાનો કાયદો એવો છે બધી ચોપડી ભેગી થાય બીજું ભેગું થાય ચોપડીઓ એ બધું ભેગું થાય જરૂર ખોટા જમ્પા નઈ કરવા આપડે જે મગજ મજા આનંદ મજા પૈસા વસૂલ થાય છે એવું માને છે અને બીજું લોકોને પોતાના ચકડો મારે છે ત્યારે સમજાય બધું મને પૂછતા ભૂલે કહું એટલા બધી કથા કરનારા આપડે તો બાગર ની બાબર ની કથા કરનારા જુએ એટલા છે પણ આ ચોખ્ખો માં છે ને એટલે કે આપડા પેલા બીજા ચોખ્ખા આપડે પેલા એ એક વાળા ફેરફાર કર્યા બહુ એક જ વાળા એમ જ કેવું ગ્રહણ કરશે એનું તો મન જાણે છે છે જે મગજ ની અંદર બીજા વિચારો ચાલુ થઇ જાય છે હું મેડિટેશન હું કરું છું ત્યારે મગજ માં બધા બીજા બધા વિચારો બહુ આવે છે એકાગ્રતા રહેતી નથીના માટે આપ સલાહ સૂચન કે ઉપાય બતાવો બે પાટ આપણે તવા તો વારી બોલે છે ના કે એવું નથી આમ બીજા બધા જાતના આઉટ સાઈડ એક્ટિવિટીસ ના વિચારો વધારે આવી જાય એમ 5 મિનિટ મગજ શાંત રહેવું જોઈએ એ નથી રહેતું 5 મિનિટ મગજ શાંત રહેવું જોઈએ રહેતું નથી ને બહાર આજુબાજુની બધી એક્ટિવિટી ના બધા વિચારો મે આવી જાય પણ મન મને ખરાતે મન ન સ્થિર કરી હુજે ના એવું કંઈ છે ને આપણે ધૈર્ય પ્રમાણે રહેતું નથી એકાગ્ર ના ધૈર્ય પ્રમાણે તો રહે છે પણ કન્સન્ટ્રેશન જે કાયમ રહેવું જોઈએ એ નથી રહેતું જે કરો ધ્યા અને આગ બહાર છે બે પાંચ મિનિટ પાંચ મિનિટ ધ્યાન રેતું હોય ને તો રેગ્યુલર એટલે મન લગતું પડી ગયું નથી મન બગડી ગયું નથી આ હીરા મૂક્યા હોય ને આગળ રૂમ માં હીરા મૂક્યા હોય ટેબલ ઉપર પડ્યા હોય મઈ મૂકવાના રહી ગયા હોય તમને ધ્યાનમાં રે રે બે હાજર નોટો આપે રૂપિયા રૂપિયા ડોલર આપે તો વખત મન થાય બીજું કઈ તમે ડોલર ગમે ત્યાં ગમતું જ નથી જે ગમે ની એ કોઈ પણ વસ્તુ એકાગ્રમતી નથી પછી પ્રભુની કિંમત નથી છોકરાની કિંમત તમે ડોલર ની અની કિંમત છે બસ બીજા ધ્યાન એમાં ડોલર ગયો તમે આ મને કયા માર્યા કયા પ્રમાણે કરે પરમાત્મા નિરંતર અમારે એ રુચિ તો એની કિંમત વધારો ડીએલ્યુએશન કરી નાખ્યું છે આ લોકો ડોલરનું ડીએલ કરતા વધારો છો હવે આ નવી દુનિયામાં જીવા હડ આ જૂની દુનિયા કાઢી ના ખરે એટલે ટુ એપ્રોચ નિયું તે તમે રસ્તો જાઓ પછી આગળ ના કરતા તો એટલે ભક્તિ એટલે તમે જેટલું જાણો જેટલી તમને ભગવાને બનાવ્યું કોને બનાવ્યું ચાલે છે કોણ ચલાવે છે હું ચલાવ કે એ ચલાવે છે કોણ ચલાવે છે એવું લાગે છે ને થોડુંક પ્રભુદા ચલાઈ રાખે મિલના છીએ નથી હે મહેનત કરતા મિલના છીએ રહી ને ચા જે મહેનત નથી કરતા ભગવાન મહેનત શું તમે કરતા તમે દેખાવ છો નેગાર ગુનેગાર થાય આપડે કમાય નહી શું નામ પ્રગોદ કે આપડે કમાય દાળી ને ફયા કરે બે લાખ થાય મા બાપિત કરી દે દવા મળશે નઈ મળશે દસ લાખ ને બે લાખ કેવી રીતે થાય દસ લાખ કમાવા બે લાખ હાચી એવી જાણો ત્યાં ઉપાધી ભાઈ શું છે કે આ દસ લાખ કમાઈ બે લાખ ખોટ કેવી રીતે જાય છે હમણાં કે દસ લાખ કમાય ને બે લાખ ખોટ જાય તો કેવી રીતે કર્મો એવા એટલે કમાયો હોય તે બેંક માં ડેબિટ ત્યારે લઈ આવવું એ પૂછાદ કેળ કેવું લાગે બેંક માં આપણું નાણું હોય લઈ આવવું એને કઈ પૂછા છે આ તમે લઈને આવ્યા છો તમારે બે વાપરો છો પડી જો બેંકમાં મૂકો તો કામ ચાલે ભગવાને કહ્યું કૃષ્ણ ભગવાને કહ્યું જી તું સિંધ ને શોચ ના કરે કૃષ્ણ ને કહ્યું હોય તે કરે એમ કહ્યું ચિંતા ના કરે સારું કયું છે કૃષ્ણ ભગવાન ગોટતા નથી લોકો કૃષ્ણ ભગવાન જીવ તું ચિંદરે શોધના કરે કૃષ્ણ નહીં એ કરે પણ ગોટતા નહીં ગોઠવું જોઈએ ના ગોઠવું જોઈએ ના કોણ તમે ઘરે ઘડ્યા ના આવે તમારે ચિંતા કરવાની છે છોકરા ના દાદા થયા તો એને સમજણ ના આવી લઈ લઈને ભર્યા કરે વધી થયો હું હચીજ માથે લઈ લે કોમ નો એડવાન્ટેજ શકતી હોય ને અને કે જે હું તો